પૂરું થયા પછી પુરસાદ ના કરે તો આજ્ઞા દાળ નહી બટાકા નહીં ખાને એવું અમારી આજ્ઞામાં યાદ રહે ને નિરંતર આખા આજ્ઞા રહે ને કામ નીકળી જાય આ તો કશું ખાવાનું ના નથી પાડ્યું નહી તો ખાવાનું ના પાડ્યો ને તો મનમાં કંટાળ કે પછી આવી આજ્ઞા કઈ આપી જશે લોકો ને મોક્ષ ની કઈ પડેલી નથી ખાલી તમારા ખાલી મારી પાસે આઈ બે તપ કરવાનું ધંધો ચાલતો હોય જાય હા એક વાર પાર્ટી બેસી જોયું નાસ્તો ચા ના મળી બાર એક બે વાગી ગયા તે કઈ તપ કરવાનું છે બિલકુલ જમ્યા જેવું મોડું દેખાય કેવું જમીન ઘટતા હોય છે એટલે મારું કેવાનું આ તપ ત્યારે કરવાનું છે જયારે જરૂર પડે છે બે દર આપવા મારે કરે બાપા એ વાંધો તો આ ફરજીયાત છે તો કઈ કેદાર બાપા એ નતો બે કાઢ કરું તને થયો ને એટલે કર્મ વધે છે ઉડતા એટલે તપ એટલે તપવું જયારે તપવાનો વખત આવે ત્યારે ભગવાન છે તે તપ નથી મળતું એ ટાઈમ લોકો જમવાનું તૈયાર કરીને ભગવાન હોય રાહ બેઠા હોય પણ ભગવાન તો જેને રાહ બેઠા હોય જાય નહિ અનાળી દેશ માં ગયા પછી રસ્તા પેલો અનાળી પેલો હાફ મળ્યો એને હું બધક ભગવાન ને તો પછી ત્યાં અનારી દેશ માં ગાળો ભર્યો એમને ભગવાન ભગવાને આવું તપ કર્યું હતું કેવું જ્ઞાન થતા પેલા તો આપડે એવું કહે છે જયારે તપ આવે ત્યારે કરજો શું કયું પાછા ના આવે કેમ માથાફોડ કરી પોલીસ નો કેસ નોંધાઈ દે તો આવી જાય ને પાછા અને આપડે સરસ નહી ઘેર બેઠા અન્નાળી ક્ષેત્ર આવ્યું છે ઘેર બેઠવા પણ આવ્યું આપડે શું કહીએ તું તપ કર્યા બાજિયા દેખાડવાનું તપ ને બાજિયા દેખાડવાના તપ થી તો પુણ્ય બંધાયપ થી મોદી કળીય લખી અધિઠતપ લખી છે ને અઢી છતપી દાદા નું તબ કેવું હોય છે હું એ જ ઉત્તર ની પણ એ દક્ષિણ ને ઉત્તર કેતો હોય મેળ જ પડે નઈ કોઈ કોઈને મેળ પડતો નથી ત્રણ મળ અને તેત્રી મતભેદ હોય તો બાપ બે ગુલાબ ના છોડ હોય ને તો બધા છોકરા ગુલાબના છોડવાયું ચંપો હોય બાપ ગુલાબ હોય અને બીજા છોકરા હોય તે ચમેરી બમેરી આ જુદી જાતના હોય એલું જુદી જાતના રંગ હોય એલું જુદી જો લડાય છે ને આપડે કોઈ નો કોઈ નો પગ દબાઈ કે હાથ દબાઈ ગુમ પાડેલું છે અને શું કામ કે પાંચ રૂપિયા ખર્ચ કરતો બીજો ભાઈ રોજ ના પંદર રૂપિયા ખર્ચ કરતો પેલો ભાઈ મનમાં બયા કરે કેવું પડે શું કરવું અંધાડી પણ આયલું કે નહી છોકરો રવિ જાતિ વાત કરે ચેલો રવિ જાતિ વાત કરે તમારા ઘેર બેઠા માં પલંગમાં હું હું છોકરો બોલે ભગવાન પલંગમાં છોકરો કે તમારે તમે જો આમ તેમાં આવું બોલબોલ કરો ને બઉ ખોટું છે મારે તમને શબ્દ કેવા પડશે એવું નથી તપ કરવાનું કઈ કાયમ એવું નથી હોતું શું કહ્યું નિરંતર નહી ખોટ નથી આવી તો સમજણ પડે એટલે આપડે જો નક્કી નિશ્ચય હોય તો રહી શકાય કારણ કે કઈ આ દેશ જોતો રહેતો નથી ખોટ તો શામાં ગઈ નફા માંથી ગઈ ને નફા માંથી એટલે કચાર બકાર નહીં કરવાનું જે થયું હોય આપડે તો સાથે કામ કરવાનું શો ધંધો સાથે કરવાનો આપડી ગપલત થી આપડે રીતે ભૂલ ના પડી છે